દરજી તેડા વો એ મારી પાણિયા શિવડા વ મા સપન સાંવરીઓ સૈયર વ્યા હો એ માર સપન રે સાંરીઓ સૈય aaviyaho ra nena goliya lawo eya na bhogaliya bhiravo nena goliya lawo eya na bhogaliya bhirada મારે ભાઈડર હરિભરજી હર ખે આ વ્યા હો મારે ભીડ રે હરી વરજી હર ખે આ હોદરજી હો એ મારી પાપણી આશી વડાવો મારે સપને રે સાંવરિયો સૈય જેણે મીઠી વેણવ ગાડી એ મને નીંદર માંથી જ મીઠી વેણવ ગાડી એ મને નીંદર માંથી મારા અંતર ઓરડીએ વાતા આવ્યા હોરા મારા અંતર ને ઓરડીએ આ ક્યા હોરા એવા દરજી તેડાવો એ મારી પાપણિયા જીવડાવો अरे सपने रे साँवरियो आविया आ महीना मटका फूटा ए मधुरात बोरस लूटा मारा महीना मटका फूटा ए मधुरात बोरस लूटा मारा बोरस ધર ને ભારે ભાવ્યા હોરા એ મારા ગોરસડા ભુદરને ને ભારે ભાવ્યા હોરા એવા દરજી મારી પાપણી આશી વડાવો મારે સપને રે સાવરિયો સૈય તો કાન ને કાઉ એક દિલ અવર પુરુષ નહીં ચાવું તો કાન ને કાઉ એ દિલ અવર પુરુષ નહીં ચાવું માર દિલ ડોલરિયા ડરા ડિયા એ મારે દિલ ડેર એ ડોલરિયા ડેરા ડિયા હોદરજી તેડા એ પાણિયા શિવડા વો મારે સપને રે સાંરિઓ સૈયાર હો सफल थो जन मारो ए हूँ तो पर प्रीतम प्यारो मारो सफल थोद तो परणी प्रीतम प्यारो મારાડા ને માંડવડે માધવ ખાવ્યા હો એ મારા મનડા ને માંડવડે માધવ ખાવ્યા હો એ દરજી મારી પાણી શિવાડા મારે સપને રે સાંવરિયો સૈયર આ વ્યા એ મારે સપને રે સાંવરિયો સૈયર આ मारे सबने रे साँवरियो सै आ